ચોખા <Jai>, માણસો ઓપન ઓપન ઓપન દેખાય એવા ચાભા ચાબા વધારે દેખાય એવા તો ભલે બીડી પીતા હોય આત્મજ્ઞાન ધરાવતા હોય કારણ કે જ્ઞાની પુરુષ નું ત્યાગા ત્યાગ ના હોય ત્યાગા ત્યાગ ના હોય તથા લોકો ડાક્ટર માગણી કરી ને જુનાગઢ નો ડાક્ટર નાગરું સિગરેટ મને આપી દઉં મારી ફી ના બદલે સ્વામી સમજાય નથી સમજયા શું થયું બોલવામાં નમસ્કાર સમજાવ્યું તે પદ નમવું સમજાવું પ્રાપ્ત થયા પછી પ્રાપ્ત થયા પછી ગા ગા કરે છે પછી છે કેટલાક ને પોતાની જાતને છે તે છું એવું મનમાં માન બેઠા એ કે નહિ હોવાની પણ હું મોડા ઓળખું હવે પૂર્ણ દેખા થયેલી મારી પછી હું પાછું કહ્યુંડે તો આપણા માત્રેડે તારો કુદ કુદે ખરા પણ પછી પ્રતિબંધ કરે શું કર્યું અને એ તો ના કરે તો બચાવ કરે બચાવ કરે શું કરે બચાવ કરે પામી ગયા સમજો ખરી તમારે તો માણસ વચ્ચે એનું મહત્વ શું છે आ, कसे मन से, मन थे। मनुछ्तार। मनुछ्तार अंदर, से अंदर आ आ तो चे आही नहीं तो मन मन मन अड़ी इत मन ने स्थिर करवास्त आगे अरे आगे मन थोड़ी स्थिर है સરસ સગડી કરે એ સગડી ઉપર બેસો અડધો રે તેનું તે મન ની ચીતા રે આત્મા રાપ થતા બીજા છે તે નાકે વાતો દુખી જાય બધી પણ છતાં જુગોડ નતો ને એ માર્ગ ક્રમિક માર્ગ નો સાધનો હતા ક્રમિક માર્ગ સાધનો આપણે સાધનો જ કઈ નઈ મારમે પાછળ ઉજે કે ડાઈવ સુજી પર નહી જવું ચીપી નહી જવું નહી તો એ જ નહી તો એ જ નહી તો તમે જમાત ન કરી પણ તમને ખબર તો છે કે માં કેરે દડગાડી લો એક પે ટીરા પર આવી ગયા પર કે બે છે હા હા કોઈ નહી જેશન પર આવી ગઈ થઈ ગઈ એ જ મોક્ષરેખા હોય કે નહીં પછી થાય ऊंडो उतरेलो ते नहीं, नहीं। का है है है और एक का जाता तो में जे जे जे कि ते दादा ળ જોયે ને પણ ભૂતકાળ ઉપયોગ જ ના રહે ને એમનો દહેડો સારા કરે છે भूले नहीं फिट तो मनस फरी बताते भूली गो ब पकड़ी ना राज्य जो जे कही अंदर प्रसंग जाए भूली जवाब જેવું રહ્યું એનું ઇન્ટરેસ્ટ બીજા માં જ રહ્યો છે એ ચિત્ત છે ને આ પ્રસંગમાં બધામાં એવું થયું માટે કઈ બધી ભાવ નથી સમજાયું એવું પૈસા ની બાબત ગરીબ માં ના ઉતરેલો અના ચાલેગા બીજી વાતマッチ ચોક કરજો ચાર મતાંમ ચોક કરજો બરાબર ઓ પગઈ રા સંગા હા એનાથી હા મેરા એના કોઈ દિવસ પ્રતિકમને નથી થયા હે એના પ્રતિકમને કોઈ દિવસ થયા નથી એ એક ભૂતકાળમાં એવા બનેલા પ્રસંગો એના પ્રતિકમને નથી થયા એટલે પ્રતિકમને થાય ઉપયોગો જતો રહે હ ટેવક્યા ખોપરાઈ જાય ઉપયોગ કે તરમ ન કે તરમ દે દો બરે સે દાદા દે ન લેવાનું છે આ તો કરા કરશે એને બટ કે આવડે નહીં હેડો દાદા નાવા દાદા ન લેઉં છે ન લેઉં છે લેયું છે તા બી દે જન મને બોલે ખ્યાલ છે આવો તો આપણે એક ના લે ખ્યાલ આવે તોને એકતાની લાગે એકતાની કરાયો જ નહીં તો સહી સર આવી જાય ખ્યાલ આવી જાય આવી જાય અને તંત્રા ખબર પડી જાય એટલે મારી તંત્રા થઈ જશે તંત્રતા જો ખલાવીએ આ તંત્રતા જો ખલાવીએ તંત્રતાનો ઉપયોગ થાય જ કરે તંત્રતા ઘરેલાની છે ના તંત્રતા ખબર હોય તવદ ને બરાબર છે તો અમારે કી દાદા આપી દીધા ઈએ આ દાદા આપી તા તંત્રા ખબર પડી જાત આ એક્સપોર્ટ ઓને ખબર ખબર આ બઉ સરળ અને સીધા માણસ લાગે છે આયા તા ને હમણાં ખબર પડે તરત ખબર પડી જાય પણ આજુબાજુ કોણ કેવું હોય ખબર પડી તરત જ ખબર પડી જાય કે આજુબાજુ કેવો છે મતભેદ પડે તારે જોડે નથી પડ્યો રેવાનો નઈ બને ને એમ રેવાનો જોડે બને ને ને તો पता नहीं हां तो ये तो ये तो तुम ये बात की तो आप तो नहीं दे रही नहीं कौन खाएगी कौन खाएगी ये कौन खाएगी वो खाएगी वो पूरी अटक रही है કોઈ વાગે ચાલો પણ એ ખબર નથી પડતી ઉપયોગ રાખી ધ્યાન રાખી ખબર પડે ઉપયોગ નાખ્યો કેવી રીતે ખાય છે ઉપયોગ તમારાશીનુ અમે તમારે ના કહીએ ના થાય થવાની સવારે ફરી થવાની ભી જાગૃતિ રાખજે દાદા એ કહ્યું એવું થતું નથી બહુ જા ગાયું સમજ્યા તો જૂરા ગપ્પા લગાવી વાતો કરે બધા વાત માં જાય વાતો માં જાય અમારું આપડે એવું એવું જતું અઓ આ રહ્યા તમને ખબર પડી કે પરમેશ્વર પડીને સવન ભાઈની આવ કે પરમેશ્વર જમ્યા નહીં હોય કે ગડીએ રહેતું તું दादा જબતીો પડતો રહેતું કે આજીજી બરાબર નતી રહેતું નબળાઈ ત્ય પરક નતું અજ્ઞાન માધ્યમ છે મેં એ રીતે મને જને બધા કે કરીયા કરીયા જાના વાસાજી આપણે આપડે કેવું સરસ છે શ્યા જાણવું પડે જાગૃતિ પૂરું જેવા એવા વાતાવરણ માં એવું કદું ને આટલું એટલા માટે બોલીયે ચકોર મારીએ ચંદ્રક ના આવે દાદો એ વખતે ચંદ્રકાંત અને વાતો કરે બિલકુલ વાત કરવી પડે આપડે કોણ જમે છે એ તો થત રે પોતે કોણ છે અને કોણ જમે છે રજે રોજે રોજે રોજે અત અતલે નમન અતકે નમન રેયા दादा બરોબર તું ગોસિંગું તું તે ગોસિંગું તે ગરામલ પેડપટ પૈ દેવું ઇતને મેલો પૂર્વયનું બધું કઈનું ન ભાઈ જાતે જ ના રે પછી યાર શરૂઆતમાં માકી એમે બસ જ ના આકી જાજી ન તક いる ની કે ટીપી નો આયા રે કે ઉપયોગ તીર ના થાય આપણે ના એક્સેપ્ટ કરીએ કે નતી રહેતો હતો હા આ યુગ કે નતી રહે પેલા રહેતો તો ઘણા 4 વર્ષ બહુ સરસ રહ્યો કે પેલા ટાઈમ ટાઈમ લેતા દેતે ટાઈમ દેતા તો સારી કરેતો તો દેવ યુગ કે ઉપયોગ બ સારું હતું હવે અત્યારે જે છે તો કે અમુક દરેક ક્રિયામાં અમુક ક્રિયા માંથી મોટી મોટી ક્રિયા હોય ઉપયોગ રહેવા ને નબળાઈ ગયા ભાઈ શું કરી જમતી વખતે બોલતી વખતે અભ્યાસ <laughs> જાન નહીં કામ કેલાતે દરિને છે બમિત તો જીરો કામ ના કરતા જ્ઞાતા કેવાય કેવ કામ ના કરતા જ્ઞાતા તો જ્ઞાતા જ ના થાય અને એ એ નહી અને ন্যায় જ્યારે સત્તામાં હોય જણવાની સત્તાએ કામ કરતા હતા હા હા બરાબર કદી ભૂલી ગયા ઘર બધી છે Yeah. Said, no? No. Why should I feed a person in reach of sociedad as a humanع Bref? These do not mean by us. These do not mean we care what we do so. Won't it actually be? Here is the house we bought rice, What was that? You怎麼 prajem date? We said, but the relative viewpoint is સાયન્સ ભાગી જાય વિજ્ઞાન એક શબ્દ આગો પાછું કરે આગો પાછું આપણે બરોબર રહ્યું છે કે જ્ઞાન માં બરોબર રહેવાય છે જાગૃતિ માં રેવાય છે પણ આવું કઈ આવી બધી વચલી ભૂલો ખબર ના પડે ના થાય ખબર ના પડે એમને મંદ એ તમારે ટકોર ટકોર કરીએ ને એમાંથી કઈ તમારી ભૂલો પકડી જાય તમને ભાગ પાડે જે આપી આમ એ નથી સહેલી વસ્તુ નથી એકદમ જયારે છેવટ નું ઉત્પન્ન થાય છે પોતે સંપૂર્ણ આત્મ થાય એટલે કે આત્મા આવે જે પૂતગલ ને સહેજ નહીં અત્યારે આજુ પુદ્ગલ પોતની માટે ક્રિયાકારી થાય છે જો એટલે કે મનોજન કાયને પણ પોદ્ગલિક ભાવ માટે વાપરે છે ત્યાં સુધી ઉપયોગ કહેવાય જ ની ને આ છે કે સાબિત કે તરહ જેવું છે એવું અલ્કી કછાને પર ના છે ને એ કન્ટિન્યુઅસ નહીં આ કન્ટિન્યુઅલ મિનિટ એ નહીં એ જો વ્યક્તિ જીવી શકે એ તો ધ્યાન દેઈ જાય था था ना है, नहीं आपने है? आपने के है? ए? ए तो नहीं थे थे? तो आपने के उपयोग क्या है? સારો ઉપયોગ રહ્યો હતો અલ <laughs> ક